ચિંતા હોય કરે બીજું કરે બી કરે મોટી ઉંમર નાનાથી ગ્રાહ તો બાળકો છે બાળકો છે એટલે દુઃખ હમ વિદ્યાર્થીઓ નઈ પણ એ રેજાના બે વાર પછી સમજ ના પડે તમને કલાક વાંધો અમારી પાસે બધી આવા છે ફાય ની બધી એ બધી બધી લેકચર એ બધી હોય છે આરતી કરે બધી કઈ મહિનો થાય હું પૂછું દર છું થાય કંઈક શ્રાપ્ત થાય કશું દાદાજી મેં આ તમારી તમારી જોડે રહું છું તો બધા આનંદ રહેશે અને આ બધાના મોડા પર આનંદ દેખાય છે તે મને બહુ ખબર કોઈ કઈ આનંદ દેખાતો નથી આવી બધા મળે પણ આ બધાનો આનંદ દેખાય છે પણ એને પૂરું ના થાય એમ કહ્યું તો બોલે ખરે મંત્ર બનતો બધું એમાં દાડો બને એ ડેવલપ નથી ડેવલપ થઈ પુનર્જન્મ સમજું નથી આગળ ડેવલ કેવો છે કે પછી એમને અંદર આનંદ થઈ જાય એટલે કુદે હોઉં લેવી બધી કૂદે પણ અંદર પરિણામ પામે નહિ કાગ્ય ભાગ માં આનંદ રહે અને તમારો પાપો વસવું છે ઉધાર તો બહુ દરિયા છે રસાય માઇલ સાઈઠ એક માઇલ સાલ છે તમને કહી રહી છે ખબર છે રામ મોહન ભાઈ બે ત્રણ વર્ષો મગનભાઈ ને અઠવાડિયા પેલા એમને ત્યાં પંદર દિવસ પહેલા ગયેલો કઈ કામ અંગે પંદર દિવસ પહેલા ત્યારે એમને કહ્યું આપ આવવાના હતા પુસ્તક દિલીપ તો આવી ગયા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 नहीं पति का घर रहा था तो कर ले तो कर ले मैंने डाला ना दरिद्र से दरपुर बॉय बनके अद्भुत चीजें है करने लगते हैं चले जबने जैसी से लगा वो से ला उधर हो गए सबका दवाब करना नमस्कार મં મં મં મં મં a yeah. પૂર્ણા બેન નો મારા નો ઘર ધીમે ધીમે કરાવી આખા ઘરમાં ધીમે ધીમે ધીમે કુટુંબમાં બીજો ધંધો કરવો દેશમાં રહેવા જેવું જીવન જવા જેવું ના એ તહેવાર બધું ઠીક છે આ લોકો જોઈએ નેશન કેવાય દાદા કેવાય કલર બેસ્ટ થાય બરોબર છે પણ આ ડિઝાઇન કલર ની આપડે બાકી ધંધા ચાલુ જ છે પછી વધે ને મકાન બેસાધું તો કાઢી ના ખરું છે ત્યાં તો દાદા બઉ મોટું ઘર છે બેડરૂમ નું મોટું ઘર છે કે હા એતો એ તો બધું લોકોએ કહ્યું લોકોએ કહ્યું મગનભાઈ મગનભાઈ ક્યારે જવું છે જુલાઈ નવ તારીખે લંડન જવાનું છે જુલાઈ ની નવમી બકા મારી ઈચ્છા હતી કે દિલીપેન પર એ તો દેવા દેશે અને શનિવારે જ્ઞાનમાયા શનિવારે આવશે જ્ઞાનમા પાછા બેસવાના બંદે ચાલ ચાલ તો વિધિ કરી હતી ઘરે આજે આજે ન જ કરી નથી કરી ના આજે ન દેશે કરી રાજ હોતી થી રાજ હોતી થી એની રાજ તો ચાલ આ બે જણ આયા આ ઓકે લાવ આજ પ્રત્યક્ષ સરસ્વતીના દર્શન થયો સરસ્વતી દર્શન રાખીને હા તો પ્રત્યેક પોતામાં મોટી સરસ્વતી બહુ દાડા રાઈસ છે પાખુ ગલ્લે બરબર હો પાછર પડી છે પાખુ ગલ્લે છે તો આગળ બેલી છે શું દવા અમે કે તો હજી જ કરશું રે તો કે અમે કે તો હજી જ કરશું રે પાખુ હા કરે છે હવે તો ન્યુયોર્ક જાય છે દાદા ન્યુયોર્ક જાય છે શનિવારે ન્યુયોર્ક જાય છે પછી ત્યાંથી અને અહિયાં જોબ મળી જશે તો અહિયાં રહેશે માલ્ટા જશે જ્યાંથી આવે છે ને હસ પણ ત્યાંથી પણ એ ચરણ વિધિ વાંચે છે ખરી દાદા આ નવા છે ધંધો કરીએ છે એવું કઈ સાચ છે નહીં એવું કઈ કઈ છે નઈ ગુસ્સે ગુસ્સે આવતા નથી આવે કોઈ ઠંડા થઈ જાય બધી પ્રાપ્તિ ધોવાઈ જાય શ્રોચ કર્યો હોય એટલે બધી પ્રાપ્તિ કરી હોય બધા યોગ સાધન કરી બીજી સાધન કરી પ્રાપ્તિ કરી હોય પછી આવી જાય પછી જોડવાનું હરગેત ના એરઘે જેના પર ક્રોધ કર્યો છે ના એ હરગે શું કર્યું હવે આપણું તો હર ગયું જીવે છે તો સવાર નથી ત્યાં સુધી વાહ હાથ પક ચાલે ત્યાં સુધી એ ખબર નથી તો બધી ખબર નથી તેના ધંધો આવળો બોલે છે જલ્દી વીટ નથી તે એ નથી બધા બે બે રસની લિમિટ નથી એટલું તો આઈ ન થાય આ તો ઠીક તો આસરે લિમિટ गेली લાગે આસરે 90 95 90 95 95 તેવો ક્યાં ગયા 40 જ ગયા 40 પચાસ તો રહેશે ખરું નહી કરો આપીશું કોઈ બીજા ને આપીશું એવું ભાણોડ કરી બીજા આપવું વારે ઘડી જીવન જીવા માટે જમાવાનું જીવન ચલાયા કરે તારે કોઈ કહ્યું કે કઈ જાતના માણસ એન્જિન કરાવશે આ સરસ ચાલે છે કેવું સરસ ચાલે છે તકે એવું રહી એને પાસે કામ લે છે શું કે છે આ એન્જિન ચલાવવાનું છે એને પછી કઈ કામ લે તાકી એનાથી શું કામ લે ઘંટી ચલાય કે હલર ચલાય કે કશું સો મિલ ચલાય તો કે એમ તો પછી સો મિલ ચલાવી ત એન્જિન એવું આ એન્જિન ચલાવી આપણે બધી મહેનત કરીએ શાના હારું કશું કામ કરવા માટે આ તો જીવા જીવા હારું કે શા કમાવશું ને માટે બસ પણ જીવન જીવાનું શાના માટે તપાસ નહીં કરવી પડે ના કહ્યું કે શાના માટે આવતા પ્લાનિંગ કરવા માટે પાપ કરી આવશે आता पामा अने पुण्य करसे कर <laughs> तो जोड्या आवसे पाप ने पाप ने पुण्य करसे जोड्या आवसे हे बनि आई कोने मारसे ते जोडे नही आवे पण हे पल्ला सात गति थई ग्या तो कोप ने मारसे ते जोडे नही आवे पण मारती वगेते उ हुवजे ते काही भाव उत्पन्न ना थओजे एना तरफ देश ना थओजे ठीक है देश से जोड्या आवसे देश देश घर मारसो तो जोडे नही आवे फिजिकल थिंग જીવન આપડા કર્યુંક નું ભાસું આ પલોક નું કરી દઈએ લોકોને સુખ આપીએ તો આ ભો સુખ મળે પણ આવતા ભાવ માં શું મળે કારણ બીજ પડે પાછો ઘઉં આવે બીજ પડે પાછું દુઃખ હતી દુઃખ નું બીજ પડે તો દુઃખ તો ના જ આપવું જોઈએ નથી હાલતો ને જાણે કે અહિયાં જરા દુઃખ ગમે છે કોઈ કોઈ ગાળો આપી જાય તો આપણે બે જમે કરી દઈએ બે આપી ગયા ત્યાં જો આપણે ફરી ધીરીએ તો ફરી પાછી ફરી પાછો આપવા ફરી ધીરીએ પોંચ તો ફરી પાછ પાછી આપવા આવે તો આપણે ના ના પહાતી હોય તો આપવાનું બંધ કરી દે ચોપડા બંધ ના ફાય એવું હોય ચોપડા જ બંધ કરી દેવાના પછી એને પોચ પછી પોંચ આપવા બે ક્યારે આપી ખબર ના હોય તો બે આપી જાય જમે કરી દેવાની તું કોને ટો પછી વકીલોની કેવા જરૂર રહી મારો ધંધો ધંધો બંધ ધંધો બંધ એટલે તમારો ધંધો તમારો પૂર્ણ કર્યાનો છે ને એટલે પુણ્ય આ થાય અને એની સમજણ ફેરફાર છે નહી તમારો પૂર્ણ કર્યા છે પૂર્ણ નહીં તો ડાક્ટર તો જાય નઈ જાય ને નુકસાન ફોન કર્યા છે થોડી મહેનતે મહેનત અને કમાણી બહુ એમને એવું કઈ ફરિયાત નથી એ તો એમને પેલું ડોલે ગમે એટલા સારું જાગ શું પથરો ના કેવાય પથરો બે બી આ એક પથરો કે બધી ના થયો બધી ના થયો જ્યાં પૈસા આપવાની તે વગાતા બોલે વાત પણ બીજા બધા કારણ કે એ કઈ આપડો આપડે વારસદાર આવે નથી બે પ્રજા શું કહે છે ને એવું છે ના પણ ઓછું થઈ ગયું બધું ઓછું બધા આદમી પ્રજા દેખાડત નહીં ને મોકલ્યા છૂટાય નહીં રીતે ફસાવું કે છુટાય નહીં ફસાવવું કે પછી મઈ બધા ભૂમો પાડે તો મન ના થાય બુદ્ધિ કુદા કુદ કરે તો શું એ રીતે નહીં ફસાય એટલે ઇનામ કેવું મળે એ આખી દુનિયાનું બ્રહ્મા રાજ મળી જાય આખી દુનિયાનું બ્રહ્મા નું એક બે પ્લોટ ને એક લોની છાપરી હોય તો અહીંયા આગળ એટલે આ નહીં હોય તો પેલું મળે આ મમતા લીધે પેલું નહીં મળતું દર્શન આપો આશીર્વાદ આપો ભણો કાયમ નથી આવતા આવતા શું થઈ આપડે થાય ક્યાં પેલા એમનો ભાણો છે કે પછી કયા નો ભાણો છે ખબર નથી ખબર નથી હા એટલે આ અવતાર છે આ વિરોધી સંબંધ છે આ જનમ બગલીને કે આ રિલેટિવ કા બગલી ના છે બગલી રાતે દેલ સબદમાં આવતા આવતા ને મને શું ખબર પડે એ કશે કા આવતા આવતા ને મને શું ખબર પડે હા બરોબર ખબર ના પડે ખબર ના પડે નું નામ તો મારું અનિલ અનિલ અનિલ તારે ખાના અનિલ કો અનિલ ઘરે ઘરે આઈંગે ખરેખર અનિલ છે આ તમારું નામ છે ખરેખર તમારે અનિલ નહીં ખરેખર અમે તમને દેખાડીએ પણ રસ્તા જતા દેખાડે રિયલાઈઝ કરવી પડે કેવું ખાતરી થાય એવી રીતે તમને રિયર છે ભણે ના ભણે એવું જાય છે ખરો શું ભણે છે સ્કૂલ માં જાય છે પણ ત્રણ ચાર વર્ષ પાછળ છે ત્રણ ચાર વર્ષ મગજ અને પછી ગુસ્સે બહુ થઈ જાય ત્યારે ઘર માં પણ લગભગ અઢી ચોપડી બે અઢી ચોપડી નો આવડે એટલે ત્રણ ચાર ચોપડી પાછો લખી નાખો કે Nusraja. I think that's <laughs> coming.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 ઙબઙનુઓજજ ઠધીજમ ઙ૨઺ ઘા incident影, હસણ ઘજ હાળયજ ખખળઓઆ therix ઐહક ચાશયધ સહહ હાળઢ princes ન क्या गाना गाना और उसको उसको अच्छा है ठीक है नहीं आता बिल्कुल अब आप तो तो पानी मैं नहीं मत मत अच्छा अच्छा और वे जा नहीं ખખજળમ સોવચંદ શામં ખંતલીીચા ખબામતામંજચુામએ. ખળમામંજચામંથં ખામંજામા ખળોામોથંા ખળ્� ありがてえあの割とはちなかねてますね。で、いや、もう入ろうとした。はい。<laughs> <laughs> sab padhe ho tabhi padhai nahi hai ye genere karta nahi hai sab padhai aaram se kar sab padhai ko bana liya hai padhai sab padhai se sab padhai se padhai padhai se padhai padhai se padhai padhai se padhai en compañía. Se ustedesogan las actividades de la вами, कि मैं नाम है मैंने कहा था तभी बात हमारी सरकार का अपडेट है ताकि सरकार से यह आवाज आ सके 3 वर्ष જય <laughs> lambda on we tarar ya ladka atwa par bol rahe the sab nahi hai daan ko pa sakte hai khatra sab log na sala hai mai nahi kitna sab nahi kitne samjhay batay lao padh આનામાં સંન્યાના દેખ છે આનું પ્રોગ્રામ છે ચાલે છે તમારી પૂરી પસંદ હોય છે દેખો તો કી વાત પૂરી છે કે તમને જાય એટલે માત્ર એક 목적 છે જે તમને કેટલા માણું છો કેટલા અમે ચાહીએ છીએ કે તમને વધુ આપણા સંવાદ સાંભળવા મળે પૈસા આપું કોઈ કેતો નથી તમે તમારું આજે નહી આવે દ વાર શિલાબેન પૂછે છે કે હું ક્યાંથી આવ્યું હું ક્યાંથી ચાલુ થયું હું ને કઈ નફર નથી ભગવાને કર્યો નથી અહંકાર અહંકાર તો વ્યક્તિ ગુણ થી બોસે ચાલે મો જન્સે થાય તે કોના ગુણ છે રોજ માલ માયા લો ચાર ગુણો ઉત્પન્ન થયા એ કોના છે અહંકાર બી બી વસ્તુ રોજ માલ માયા લો એનો માન અને ક્રોધ એનો શું થયો અને લોટ નું મારું આપે સાચી હતી આત્મા આ જગત માં સનાતન તત્વ છે કે સત્વનું આ જગતમાં નિરંતર પરિવર્તન થયા